રાજીતક છે ને આત્મા છે એ શું કહે તમે મરી ગયે લાગતું નથી ને હા એક બધીન ત્યાગ કરે એની પોતાની વસ્તુ હોય કે આ ઘણી કોઈ વસ્તુ પોતાનું છે પર કો ના થાય એવું છે કે આ દુખ નામનો પુન તો છે જ નહીં દુખ હોય તો આ દેહ રે હોય ફાઇલ નંબર 1 કેટલા નંબર ફાઇલ કરી છે ફાઇલ નંબર 1 તો છે ને 1 1 તારે ફાઇલ નંબર એક છે નથી ને દુઃખ નામના ગુ નથી અપમાન નામનો ગુ નહી માન નામનો ગુણ નહી કોઈ દ્વંદ નામના ગુણ જ નથી ક્ષણ વાર બીજી કોઈ કરે જેને આદ્યાન રૌદ્રધાન ના થાય અને ભગવાન કયા આદ્યાન રન કડાપો અજંબો ના થાય તેને ભગવાન આ સંસાર ના સાધુ આચાર્ય એવું કે દરેક આચાર્ય કડાપો અજંબો થાય કડાપોજો શું કરે આજુ પાછું ક્યાં ગયું પુસ્તક જડતું નથી કઈ ખોવી ગયું લાગે છે એટલે પછી આપવા ખોવી જાય મહારાજ બઉ વાલું પુસ્તક હોય પુસ્તક વાલું હોય એટલે આત્મા એમનો ખોવી જાય પાછું પાછું આવે ને પાછું ના આવે તો ખાધી પછી એક તો પુસ્તક ખોઈ ગયું કોટ ગઈ પછી બીજી કોટ બીજી કોટ ખાય કે ખોવાઈ ગયું શીસે કઈ ખોવાઈ ગયું તારે કઈ આપણે કઈ ખોવાઈ ગયું ચાર ખોટ ગઈ તો પછી બીજી ખોટ એની ઉપર ઘડા ઘડા ઘડા ત્યારથી દુખી થઈ ગયે આ નઠારો ભલ્યો ત્યારથી દુઃખી થઈશ કે મન મોગવાન ધર્મ વિકરાગ જાણું જોવું થાય છતાંય પણ રાગદેશ બાબાની ચાકરી ખુબ કરી પણ મરી ગયો તાર પછી સમજી ગયા નહિ દેશ કરવા જેવું પેલા રાગે ના તો હું જાણું લોકો તમને એમ જોડે કે રાગ વાળા છે ઘર ના પૈસા ઘર ના ગજવાના પૈસા આપણા જયારે કઈ પૈસા નઈ નામ કાઢવા માટે તે અમુક <laughs> <laughs> <laughs> આપડી દવાગ્યા કરે આપડે જોયા કરો આ દવા દવાથી મટે નહી એવું આ બધું સંસાર રોગ બધું મટશે અને મોક્ષે લઈ જશે ધીમે ધીમે બધું એનું થઈ કરશે નવો રોગ ઉત્પન્ન ના થવા દે કેવું જેમ જેમ આ વખત ગયોગ્યતા ઉત્પન્ન થાય બાજુ રક્ષણ કરે સારી રીતે જવાય ન થાય એ મે હોય હોતો નથી મળી ગયો તો કામ નીકળી ગયું મળવું બઉ છે પ્રાપ્ત થવું બઉ મુશ્કેલ છે નિષ્પક્ષી ઉભા બધા દિગંબર ના શાસ્ત્રો લઈને બેસી જય વાકી ચૂકી ગોઠવાગડી જાય જોયા કરવાનું આપણે બી કશું કરવાનું આમ કેમ થાય છે તમારે ચાલે છે જોવાનું આખું ઓસ્ટ્રેલિયા તમે આ રાજ આપી દે અમને એક ગામ રાજ હોય તો અમારો રાજ આપડે પેલું એમનો સ્વીકાર કરીએ ત્યાર પછી આપડે ઘુસાડાયગાડવા બઉ મુશ્કેલ કેવી ગોઠવ કેવી બાહ્ય ગ્રંથિયો નહિ અંતર્ગ્રંથિયો બહાર કેટલી બધી કેટલી બધી સંસારી કેટલીક ને ને મારાગ જ નહીં તારે ગોઠવા નહીં બાપા એ વગાડવા માટે